રાજકોટ જુનાગઢ અમદાવાદના સંસ્થાપક બે હાજર એકતાલીસ ના પોષ સુધી છઠ શુક્રવાર તારીખ અઠ્યાવીસ બાર ઓગણીસો કરોડા પ્રથમ પ્રકરણ નું અઢારમું વચના પૂર્વ કર્માર્જિત કર્મ ના સંબંધ વાળો દેહ એને એને લઈને જન્મો કેવાય આત્મા જન્મે कह, जन्मोलो अर्जुन जन्मो अर्जुन कर आत्मा जन्मो नहीं अपने अपने आ बदा क्या फला जन्मो તમે કેશો ને મારી આ જન્મતિથી છે તમારી એટલે તમારા આત્માની નહી હોય આત્મા જેની સાથે સંબંધ છે જન્મતિથી દેહ ની આત્મા ની છે જ નહી આત્મા છે એ જન્મે છે જ આ માનવી માત્ર માત્ર માટે છે એમાં અર્જુન એ આવી ગયો ને બધા આવી ગયા અને ભગવાન જન્મે છે ને એ પ્રકૃતિ આત્મા નોખું પડ્યું છે હું જે જન્મું છું નહી મારા સંકલ્પ થી આત્મા આત્મા સંકલ્પથી અને પ્રકૃતિ સ્વામ અધિષ્ઠાય મારી પ્રકૃતિ એટલે મૂળ સ્વભાવ એને સાથે લઈ ને હું જન્મું છું એની પ્રકૃતિ છે આઠ પ્રકારની આઠ પ્રકારની પ્રકૃતિ ને લઈ છે અને માણસ છે એ આત્મા એ ભૂમિ રાપો નલો વાયુ ખંભો બુદ્ધિ રેવચ અહંકાર ઇતિયમ એ પ્રકૃતિ આઠ પ્રકૃતિ ને સાથે લઈને જન્મે છે ભગવાન કે હું કર્માધીન નહી મારા સંકલ્પ કર્માધીન નહી અને પ્રકૃતિ મારી પ્રકૃતિ એટલે મારા જે સ્વભાવો છે એને સાથે લઈને જન્મો છે બે ના અંતર છે પણ માક્ષુ વાળા ઈ મને ઓળખી શકતા નથી આ કેમ જન્મો ને આ કેમ જન્મો એટલે અમારી નિંદા કરે સમાધાન નો ફાયર સમાધાન તો આ છે ને એ વિદવત્તાથી નથી થતું પોતે ભક્ત હોવો જોઈ અહી ભગવાન થી પડવાનું એને ખબર પડે હા વિદ્વાન ને હું ખબર પડે એ તો કકા બાન ફનો એવા તો હોય આપે સત્પુરુષ થઈ ગઈ આપણ સત્પુરુષ ને ભગવાન નું ભક્ત કેવાય એની રીત ને સમજે એના ને પંડિત કઈ ભક્ત થોડો કહેવાય એ મહારાજ પ્રકૃતિ પંડિતો ને પૂછો એનો એ શ્લોક ની નઈ ફક્ત નથી ફક્ત નથી એટલે કેમ શકે હવે ગોઠવી એ મહારાજ મહારાજ લ્યો સ્વામી નારાયણોરાયણ હરે સંવત અઢારસો છોતેર ના પોષણ સુધી ફળવા દિવસ મહારાજ સંધ્યા સમય ગઢ્ય દાદા ખાતર ના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે प्रेम सहित अनु प्रकार कर અપેક્ષા રહે છે હવે ચારેય ગુણ ને છે તે કહીએ છીએ સાંભળો છે આત્મનિષ્ઠા તો હોય પણ જો तो प्रीति प्रसन्नता हो प्रीति स्थिति प्रीति आत्मनिष्ठा कई हो न हो તો માહિક પંચશી વિશે કરીને આત્મનિષ્ઠા અને વૈરાગ્ય એ પણ ન હોય તો ગુરુ લો भुवन परियन। जे लोक ते गति था था ना कहता जे, ने, भेदी ने, ना तम पर ये जे ते गति कहता ने न हो तो आकनि आदि चार गुण एक अपेक्षा रहे एकांतिक भक्त नगवान एकांतिक भक्त सामगम कर प्रथम તડે પ્રીત એતો આ પ્રતિષ્ઠા પ્રોધર્મને વરાય ગયો કાર્યગોણને 1 કલાકની અપેક્ષા હતી કાર્ય ગોણતીન કરવા જોઈએ કાંતિક બક્ત કાંતિક બક્ત કહેવાય અરવૈયે એટલું બોલે બોરું થઈ ગયો ને નાનું છે એટલું આપડે તૈયાર કર્યું તો મોટું હોય તો કેમ તૈયાર હોય નાનું છે બરાબર છે પણ એને તૈયાર તો કરવું પડે એ મહારાજ એ મહારાજ પછી હું આ વચના પછી હું ભોલું એટલે તમારે આ કઈ લેવી એટલે કથા પૂરી થઈ ગઈ એક જ્યાં થાય મૂર્ખ તો શું છે ચિત્તની એકાગ્રતાથી આપણે આ અનુસંધાન જોતા નથી ને વિસ્તાર પામેલી છે ત્યાં લગ્યા માનવ આવે આત્માને અધિકાર કરી ને છે આ બધું જગત અધિકાર કર્યું છે એ આત્મા રૂપે આપણે ખાવું અહીં આવડું બધું વિસ્મૃતિ નાનું કંઠ થાય અને બોલી પણ દે અહીંયા પહેલા નીચે બોલે છે એવી અદભુત વસ્તુ છે વચનામૃત જો આપણા ભાગ માં આવી વસ્તુ વાળા ને ખબર છે એના ભાગ માં છે કોઈના ભાગ હોય તો દેખાડો ત્યાં અમે આ સંસાર છોડીને કપડા બદલાય એના ભાગ નથી આત્મનિષ્ઠાધર્મ ધર્મ ચાર વાના છે રમત ચાર વાના ની છે એમાં પાંચમું એક ઉમેરાય છે પણ એ પ્રીતિની સાથે વિશેષણ માં જાય મહાત્મ જ્ઞાને સહિત પણ સ્વિ માં ના આવે માં ને એક બાજુ રહી એ તો છે પણ મહિમા પૂર્વક જોઈએ મહિમા એટલે તળિયા થી ઓળખે એવી પ્રીતિ નહીં ઉપર છડી પ્રીતિ હોય ટકી નોકરા ના હાથમાં સોના મોર આપો છોકરા સોના મોર છે પકડી રાખે જો કોક દે કે કઈ તો એના હાથમાં નો દવા દે છે એ નો જવા દે પકડી રાખે મારે તોય ન દે પણ કઈ સોના ની કિંમત જાણે શિવ જયારે કિંમત જાણે સમજાવવો સમજાવવો ન પડે એમ માનવી માત્ર ભગવાન ના માર્ગ માં હોય પણ એ પકડી રાખે છે મહિમા નથી જો મહિમા પૂર્વક હોય તો ગમે તેવો દેશકાળ આવે તો નરેને દેશકાળ ફેરવી દેતી આત્મનિષ્ઠા વિના થાય ને આત્મનિષ્ઠા હોય પણ પ્રીતિ ના હોય તો કાર્ય ની સિદ્ધિ ન થાય બે વાય પણ વૈરાગ્ય ન હોય તો આ બે વાકે નો જોગ થાય ત્યારે ત્રણેય વાય અને સ્વધર્મ ના હોય તોય સિદ્ધિ નો થાય સ્વધર્મ હોય ને આ ત્રણેય નો હોય તો બ્રહ્માંડ ભેદી ને આવેલ ગતિ થાય નઈ આ રોકાઈ રે ગમે વ વિવેક પૂર્વક ભજન કરતા શું ને આપણે વિવેક પૂર્વક આરો ત્યારે આવે તો વસ્તુને ઓળખી કેવાય નહિ તો વસ્તુને ઓળખી નથી આખું જગત સંતોષ માની ને બેઠું રહે છે શાસ્ત્ર કહે છે કે મનુષ્ય નો દેહ શા માટે ભગવાન સમજવા માટે તો ઈ ખોટું પડે ને નો સમજાય તો પણ સમજવું નથી અને આને દાદાગીરી કરવી છે ને કામ લેવું છે મોક્ષ લઈ લેવું છે પણ ઓલા પોપાઇ નું રાજ નથી એટલે સમજાણું ભાઈ બજાવી જાય અક્ષર સામે શું કે સમજાવવા માટે આત્મનિષ્ઠી આપણું જરાક અપમાન થાય એટલે આપણે ખીલતા રહી તો પ્રીતિ ની બધી હોય પણ આત્મનિષ્ઠ હોય તો ખીલાય નઈ બેઠા બેઠા ઊંડા ઉતરવું જોઈએ મેળવવું જોઈએ કેટલું કર્યું છે કેટલું બાકી છે એનો હિસાબ મેળવવો જોઈએ હવે વેલા મોડું અહીંથી છોડવું તો પડશે પણ ક્યારે જવાશે આવો હશે તો એવા છે કે કઈક બાકી છે હે પૂરું કરવાનું તાન થવું જોઈએ અને પૂરું કરવાનું તાન નહી રાખી અને પરદેશ જાય પાસપોર્ટ વિઝા એમાં ક્યાંક ખમી હોય તો હવે આપણે માની બેઠા અમે તો બોંદ જેને પોતાના અત્યંતિક કલ્યાણ ઈચ્છું એને આપવાના જશે જોઈ અને એ કેટી હમ મારું માથું આપું હા પણ વિચાર કરવા તો માગે ને હે જો કથા વાર્તા બધી કરીએ પણ સમાન પૂર્વક આપણને મળતું હોય ત્યાં લગી આપણને હારું લાગે પણ સોમાન ઘવાય પછી ભગવાન ને તો અદભુત વસ્તુ આપી તમે શાસ્ત્રો વાંચીન તમારી મેળ તારણ કાઢી શકો એમ છો નો આવડા મહેનત કરીને આપણી સિદ્ધિ ને માટે તૈયારી કરી તો એને આપણે કઈ વિચાર કરવા નવરા નથી પાછા ખતરો નથી કરતા પાછું અહીંયા હું ગમે શીખું કેતો ખબર પડે મંથન કોખલો કર્યો અને એને કાઠી ના દિવ કિંમત સમજે નઈ તો એટલે તો કઈ નથી કિંમત અને આ બસ કથા વાર્તા કથા વાર્તા એટલે બેઠા થાય માથે આવે તો થાય માથે આવે તો ગાંડો હોય પૈસા મેળવે છો પણ પૈસા થાય એ આવડે જ તમારે આને ગમે એટલો ડાયો હોય તો આમાં નથી માથાકુરી કરે કારણ કે ડાયો તો બિલકુલ ન કરે કારણકે એને નક્કી દેજો મને તો આવડે જ નથી ગમે ધર્મ ધર્મ સધર્મ એવું નથી લીધો હશે ના સત્કર્મ એટલે સદધર્મધર્મ કીધો ને સ્વધર્મ સ્વધર્મ એટલે આપણે રાજનીતિ ચલાવી હોય તમે કેમ ચલાવો એ જેનો અધિકાર હોય ને એ ચલાવે તમે રાજનીતિ ની વાત કરો તો સ્વધર્મ નથી તમારો બાપુ અહીંયા બેઠા ને કઈ જય તો એનો સ્વધર્મ પણ એને મહેનત કરીને વિચાર કરે તો હું મને પેહલો વેલો સંસ્કૃત નો પાઠા જુના મંદિર માં રાજકોટ માં પુરાણી સ્વામી મને બેહ્યું આવો ભગત તેથી ઉધોળેલ ઉગડે છે પ્રણમ્ય પરમાત્માન બાલથી વૃદ્ધિ સિદ્ધ પેહલો વેલો ખરેખર મેં સંસ્કૃત સાંભળ્યું ન સ્વામી હું ગરબડી હું બોલેસ પણ માલી બાતી તર્ક ન કરવું ઈ જે બોલે બરાબર એ બોલ્યા ને હું આમ બોલ્યો બોલતા બોલતા જ્યાં વાતું કંઠ કરી આવો એ ગરીબ છે તો કંઠ કરે કંઠ રે પાછું બીજો આવ્યો ખરેખર મહિના માસ સુધી હવે ઈયાદ છે અને અત્યારે વાંચું છું એ યાદ છે હસવું આવે તે દી યાદ કરું તો હું આજે અત્યારે બહાર બેઠા તા મારી પાસે ગીતા હતી ને હા એટલે આમ પાનવું આજે શ્લોક આવ્યો ને આગળ મેં જોશી પૂછ્યું હોય કે આ બધા દૈવી જીવો છે ભગવાન માં હેતવાળા પણ આધ્યાસ નો હોય ને ભાઈ એટલે તરત જવાબ તો હામાં કોણ આપે કોણ ના આપે એટલે હું એને પૂરખ ન પાછું કારણ કે એને સંજોગ નથી મે મને યાદ તો હતું પણ તાજું પાનુ ફેર્યું બરાબર છે એવું ને એવું આ વચના વ્રત છે હવું વાંચ્યા કરે કાલે એકસો આઠ પાઠ કરી નાખ્યા વચના વ્રત ના જેવી પણ ખ આપણે નથી કરતા વાત એજ પાછી આપણે તો બપોરે હરે થાય તો જમવા દો દોડે તો આપડે દોડે એમાં ભૂલા પડી જાય કોઈ ભૂલો ન પડે આ વસ્તુમાં કેમ નાનું ખરા કોઈ શીખે ન શીખે એટલે પછી આવડે આપડી જિંદગી આમને નોઈ જાય પછી તમને પૂછું અર્જુન જન્મ તાગ નહોતા જન્મ અર્જુન જો ઈ એવું બોલશે ની બધા ભગવાન તો અજન્મા છે ને એટલે એ તું પણ લખેલું બોલો છો આ પણ આમ અત્યારે સૃતિ પ્રમાણે એમનો જન્મ થયો છે જન્મ થયો છે ને કઈ નોખું નોખું શા માટે તમે વર્ણન કરો એકને ભગવાન ગોચો ને એકને ભગત કોચાથી મહિમા ગાવો નથી બે જન્મ જન્મા બે બાણ થી મર્યા કે નો મેર્યા હે આમાં અંતર કયો ભગવાન ના એના જે લઈ મહિમા ગાવાની વાત આવી બધામાં ને એના એના જે કેટલા ઐશ્વર્યો થી એ થાય છે એમ નઈ પણ બીજા ભગવાન નથી આપડે કૈલાસ કેટલા ઐશ્વર્યો થાય છે એમને પણ બીજા ભગવાન નથી આપડે એની વાત કરવી આપડે કોક ના શસ્ત્ર કરીને આવડે શાસ્ત્ર એક નો મર્યા તો હિમાલય માં ગયા બરફ માં મરી ગયા પણ મરી ગયા એ વાત હાચી હવે કેમ ભાઈ ને અંતરસાથી એક ભગવાન એ બરાબર છે પણ લખેલે તમારે હું પ્રેક્ટિકલ કઈ રીતનું કઈ કહેવાય અંગ્રેજીમાં ખબર નથી પ્રયોગ આ કઈ પ્રયોગ પ્રયોગ ની વાત આવે ને બુદ્ધિ તો આવું ભગવાને આપી છે પણ આ જાતની વિચારણા નવરા બી કરી જ ન હોય કરી જ ન હોય એટલું નહીં બે વખત ન હોય એટલે આપડે રહી જઈએ નહીં અને મહિમા ગઈ વાતો કર્યા એ આ બોલ્યા કરે એ ભગવાન કહેવાય ભગવાન કેવાય એટલે એ નિર્બાધ છે એટલે એ બોલી નાખે કે આપડે કઈ ભગવાન છે નિર્બા છે નાસ્તેર વિદ્વાન છે ને વાતનારાય હ્રેજુટ કેવાય એટલે વિદ્વાન કહેવાય ને ડબલ સમજી ગયો ને બરાબર વિદ્વાન હોય તો સમજી જાય નિરૂહ ઈ ભાગ આપણને નડે છે એટલે આનો વિચાર કરવા નવરા થતા નથી ગીતા માં જ એ શ્લોક છે પણ એને વિચાર પૂર્વક કોઈ વાંચતું નથી કઈ કરતું નથી જન્મકર્મ એ તો એ બોલ્યા મારું જન્મ કર્મ દિવસ અપાડી લેતું છે એનો એ પોઈન્ટ માં તો સાધુ શું સમજે મારા બિચારા નથી સમજતા એનું કઈ બુદ્ધિ નથી નહી પણ એને વિચાર જ થતો નથી કોઈ જગા સમજવા બાકી એને પાથરું અમારા સાધનું એ આપણને વિચાર કરે કોઈ અર્જુન નો જન્મ કૃષ્ણ નો જન્મ ગીતા માં જ લખ્યો છે તારા જન્મ જ્ઞાન મારા બહુ જ્યાં છે પણ તારા મારા જન્મમાં આજ ફેર છે આત્મા છો તારા પૂર્વ કર્મ ના સંબંધે એક પંચ ભૌતિક દેહ તને મળે છે ઈ દેહ જન્મ તારો ક્યાં આત્મા જન્મ છે આત્મા તો અજન્મ છે અજન્મ આત્મા ને આ દેહ સંબંધ થાય છે એમાં જન્મે જ દે પણ આત્માના સંબંધ વિના જન્મે પાછળ આત્માના સંબંધ વિના નો જન્મે એટલે જન્મો છે દે પણ ઉત્માના પૂર્વ કર્મ ના અંગે પંચ ભૌતિક દેહ એને સંબંધ થયો એને જન્મ નો છે અને ભગવાને કહ્યું કે હું તો પ્રકૃતિ સ્વામધિ આત્મ માહિતી હું જન્મું છું ને તું જન્મજો બે વચ્ચે અને હું જન્મું છું આત્મ માહિતી મારા સંકલ્પ થી મને કોઈ કર્મ બંધન કરતા હોય ને મારે જન્મ લેવો પડે એવું મારું નથી હું ભલે આત્મ માય આ તો પણ તમે જન્મો કેવી રીતે ભગવાન જન્મ તો હશે આત્મા નો જન્મ ભગવાન જન્મ હે તો નહી પ્રકૃતિ એમ સ્વામ મારી અષ્ટ પ્રકારની પ્રકૃતિ છે એની સાથે લઈને એનું નિયમન કરીને એની સાથે હું જન્મું છું હું એ અજન્મા છું ને તું અજન્મા છું તું કર્મજનિત પ્રારબ્ધ એના સંજોગે આ પંચ ભૌતિક ના દેહ નો તારે સંબંધ થયો એટલે તારે જન્મ છે મારે પંચ ભૌતિક નો સંબંધ નથી આત્મમાય મારી ઈચ્છાથી પણ તમારી ઈચ્છા સાથે થઈ તો મારા ભક્ત ને મેં દેખ્યા અને દયા ની ખાતર મારે જન્મવાનો ભાવ થયો એટલે આત્મ પણ પ્રકૃતિ સ્વામધિષ્ઠાય જોઈ પ્રકૃતિને ભૂમિ વાળા નલો વાયુ ખમનો બુદ્ધિ રે બચાવ ઈ અષ્ટ્રકારની માઈ પ્રકૃતિ એને એનો એને દેહ બંધાનો અને મને સોમાયુ ના મારી માયાદભાપમાં વિજયો વિમૃત્યો વિશોકો વિજય બીમાસો સત્ય કામ અસ્ય સંકલ્પ આ ઠેની પ્રકૃતિ છે ભગવાન એને લઈને હું આવ્યો એટલે શું થાય હવે જયારે વાંચો ત્યારે એટલે આગળ તમે આવ્યા પેલા ને જોશીભાઈ તને ગમ છે એટલે મારે પૂછવાનું ભાવ છે અર્થ જ એ છે પણ આજ ગુરુ કોણ કાઢવો ક્યાંથી ગુરુ પેલો ગુરુ કાઢવો જ ક્યાંથી નામ ના ગુરુ છે બઉ ઊંડા ઉતરીયે જીવ નો શું વાંક છે બિચારા ના મળે નહી કોઈ કેવી રીતે બિચારા એનો અભ્યાસ નથી આત્મનિષ્ઠા વૈરાજ ને સ્વર્મ એની મેળ નો છે મુક્તિ ના માર્ગ માં આ બધા આમ ઉપયોગ આવે છે ગોવિંદભાઈ કંટાળતા નથી ને સમજાવવાનો ભાવ થાય પણ આવડે કોઈ મેહનત કરે ને એટલે હું કરું ધીરે ધીરે કેવા કરે આમ ને કંટાળવું એ કરીને મરી જવું વાસના રહે એવું નથી અધુરા હોય તો કોઈ ચારે અધૂરા હોય તો આ સતપુલ સેવા સમાગમે કરીને ટાળી ટાળી છેલ્લો પોઈન્ટ એ છે પણ ઉલિયા ની મહેનત કરતા કરતા હવે આમાં મહેનત જ કરવી નઈ પછી સેવાની ક્યાં વાત છે એ બધું કરવી જોઈએ ને મહેનત પેલી થાય ને બધા દેખાય ને કાયમ ને માટે ખીર તમારી બધા ઉતરે છે કઈ કઈ કઈ કઈ કહો ક્યારે પણ બીજો કાયમ નહીં હા હા કેવો થયો છે પણ આને મળવાને યકે સમજ એમ થયું મારી પણ મારી એમ એમ કરવું તો ન જોઈએ ગીતા આદિક શાસ્ત્ર એ ખુબ અલૌકિક છે અને એ બધાના સોચ અને મર માં એ સયાન સામે સમજાવી દીધા આપડી મેળા આપડે સમજી કેમ શ્લોક એક આવે છે ને ભાઈ ગીતા છે આ જેવું કિશન ના અભ્યત્મા ભૂતાન આપી સુ પણ આ કેવું છે એમ કે શ્રીજી મહારાજ આ બધું સમજાવે કોણ સમજાવે ભગવાન મધ્યસ્થ છે અને ઉ ચાર સદગુરુ હતા આ પંચાયત બેના વચ્ચે આ નિર્ણય થયા છે આવો નિર્ણય બાંધનાર કોણ અને આપણને દઈ ગયા આપણને એની કઈ કેમત નથી ઊંડો મહિમા તો આ સાધુને નહી હોય પણ વાતાવરણ છે ને ગુંગળાવી દે છે વાતાવરણ ગંગળાવી દે ખેડુ મોલ વાવે વરસાદ હારા હોય જરાક પણ હવામાન જો બદલે પછી ફળ ન લાગે જાડવાય હરા થઈ જાય ંગી હારી નાખી દઉં ગામ થાય જગતનું હવામાન એવું છે ને દૈવી જીવો હોય ને એને એમને રોકી દે છે રોકી દે બનુભાઈ આવું બોલી બોલી થો તમને મારી ઉપર દયા તો આવવી જ હોય ને જો દયા આવતી હોય તો મહેનત કરવી પડે આપણને આમ કાઢી નાખે કાઢી નાખે ખરા એ મહેનત કરવી પડે ને એમ અક્ષર તમે શું કહ્યું આવડા નાના દેખી મને એમાં મીંડા કઈ ના નથી એમાં વાંધો નહી મને તો આ વચનાવત જેવું કોઈ અદભુત પુસ્તક भे भेड़ दमीना चार साधु ऊंचा सिद्धांत ने उतारी दीदा विस्तार नहीं सीधातो आमा उतारी दीदा આ જેને મળ્યું નથી એનો બચારાને ખબર નથી આપણને આ મળ્યુંનો ભાર નો ઊંડો અભ્યાસ કરી આપણા જીવનમાં કઈક ઉતારવું જોઈએ બધા ઉતરે એવું ને આમાં તત્વજ્ઞાન બઉ હોય કે તત્વજ્ઞાન માં બીજા ન એટલે ઈ કહે એમાં ન ઉતરે તો બરાબર પણ આ સામાન્ય વાતમાં તો ઉતરવું જોઈએ પુરાણી સ્વામી ભણાવતા હે મહારાજ હે મહારાજ એ અભ્યાસ કર્યો એને સ્થિતિ થઈ પછી આનંદ આવે એવા સોનાનો બધ હોય તમે ભાઈઓના ગોખાવો લાવી જાય એમ ને એમાં માલી બાથી બાકી આપણા બહદ ભાગ્ય છે કે હજી આવા ભગવાન કે આવા સંતોએ આપણા માટે શું દાખલા કર્યા છે તમે બધા સંપ્રદાય ભરી આવો છો જો આવેલા પરદેશમાં